અમુક ભાવ માં અમુક જતો રહે છે ચાર ભાઈ અને માં પાંચ ભાગ પડેલા નથી જ તો હોણ્યો ને કુદાય તોલા તોલા આવે બટા બટા તોલા પણ ડાયા આવતું હ હા આડી ના તોલા હતા હા આ ઈરાની બેડ બનાવીયો ઈરાની તમને રહ્યા બેસે મને કરી હું તો ના પાડું ના પાછળ દાદા મને કહેતા બે હીરાની બગો આ બે પાંચ હજાર રૂપિયા બે ને પેલા પાંચ હજાર બોલ્યા છ હજાર પછી નવ હજાર કેમ આવે શું કરવું નઈ બધા ખુશ કેમ રાખવા અને સંતોષ કેમ રાખો એમનો સંતોષ નામ લઈ જાય વગર પણ બીજી લઈ જાય અમે પેલી બંને તમે તમે અવેલો નામ તો samavela nahi nahi hamle ayo ayo okay biche ko nahi aaye ye kala raha the is and aawo ye tera luca intuition mameshuru the ke dekhna population ma the The woman lives they stand. Br응. The woman opens in the middle of the house, and she attaches the hand hands of her. Sheamus laughs Mrs. Galloway girl Good cousin. You see her girls? Good girl. Maldonab Fleur. Ahora, dice que se queda. Hay que tener más. Veo que lo poco, no, no es peligro, no. Que la cara, no va a poder, claro está. Juan, gracias. Te quiero. Sabra broma, pero. Ana, igual voy. Vamos a hablar, Carol. Dime dile. Todo va gay. Ah, te puedo hablar. Juan, me posteo. Está dando, andando. બોલાની શક્તિ બહુ છે એવું દુનિયા બધાનું નિમિત્ત કામ કરતું હશે ને તમારું બધાનું નિમિત્ત કામ કરતું હશે ને એટલે એ તો શક્તિ ભાવશે દાદા તમારું નિમિત્ત હશે ને Vamos. Monterrey no veros jamás, verdad? Eh. Cada <risa> vez, yo yo. Es que me transporta <risa> mi <risa> barato. Delgado, andirán. Cree que comes el sentimiento de emoción. સહજ બનવા માટે સહજ બનાય દાદા સહજ બનાયું સહજ થાય બીજું બધા વૈષ્ણવ અને જૈન દર્શન કરેડ કરાવીએ બેંજા એલો કાગળ પછી આ તો એવું આ દી આ એલો આ ટ્રેડ કાર્ડ આ ટ્રેડ કાર્ડ કરો મેરે કાગળ છે તો તો કામ ના કરે જ કાર્ડ દાખલ કેટ કે રે બોય ના રે હા દે સમજો ને ખીડ તો કરીને ખીડ ખરીત વાર ગુઈ જાય નહી તમારી બધી થોડી વાતો સાંભળી જાય તમે જે દેખાય ને આનંદ એ ભેસ્ટ કાપે નથી તમારે કામ <laughs> લારી ગુલાવી ચિડિયા ચિડિયા ભાઈ દાદા ભી કેવા દેખાય દેખાય છે ભગવાન કહ્યું ના ચાલી આ બે હું વાંચ્યો છે તમે ભણ છે ભગવાન શું કરે ભગવાન તો એક જ માણસ કરે છે જ્ઞાન દર્શન ભાઈ અમારા ઇન્ચાર ચારે આવતીપુને બંધ થાય આવું ચાલે કહ્યું તબા નહીં ભડકો થઈ જાય આરોગ્ય <laughs> સોસાયટી <laughs> શું નીકળવા નથી પંદર હોય જગા હું ભયું બંધ ચાલુ ભાઈ પચી બી મોટું સ્ટેશન આવ્યું હોય તે ઉલગી જાય જાય સકડી ગયા દિવસ નીકળી જાય નીકળી જાય એટલે આપડે દર શું કરે જોઈ જ મેં જોઈ જતો કરવું છે રાત વાગ્યા મહાદેવજી ના પ્રદર્શન કરવાનું કરવાના દિગમ્બરી ચેતમ્બરી કરવા ભગવાન ચેતમ્બરી નથી ને દિગ્ગર નથી એટલે આપડે જોઈએ છે અગિયારસ કરવાની બધાની સાથે જય સચ્ચિદાનંદ મજામાં છે ને કે જે દાદા ને ખુબ આશીર્વાદ છે તારી પર ખુબ જ આશીર્વાદ છે પૂછી લેજો નિવેદન કર્યું છે એ પ્રમાણે ફોન માં જય સક્ષિદાર બે હેલો સાંભળ્યું બધું નથી જય સતન જય કરે છે અગિયાર જય સતન આશીર્વાદ છે તને હલો સાંભળ્યું પચાસ હજાર કહીએ બહુ ગમે દાદા બહુ ગમે આવી ગયોગ જોવા કહ્યું ને તો બધા બહાર ફાદર તું કે हां कर कर वो वाला फादर खेल नहीं पर जाना पड़ता है निर्भय नहीं आप इधर आकर आओ तो ये तो भाई बुमुल के जो नहीं पुलिस के तो मुझे हूं आप यहां कल ठीक ठीक कौन जो हूं ना पुलिस अरे कौन है ये नहीं કોઈ કે આ તો કેરા કોક કરી દે રા પાસ સમય બી લે આમ તો કોક કરે તો ગ્રામ વે મિયાઓ એટલે કોન ટેકલી કરી છે એ મને કુતો તો ના પણ મતલબ ખાલી છોકરા પાછો તો ના કા એ રીતે જ એવી થશે સંજય જ આ જોઈ જાજો જોઈ કેમ તમારી કલા માણદ ન કેમ દવા છે आवापो गिरगला है कर रहे हैं हां तो उसको पता है 36 दिन वाली है चलो न नाच एक एक को किताब दीजिए दीजिए समझ गए मैं दैट कर सकते हैं એક બાણ ખુલું બીજા બધા બારણા બંધ કરારણા બંધ બાર સાયકલોન છે ને વ્યવહાર બેબન સમજાવી સમજાવ બંધ જ રાખે ઓછા થઈ જશે બધી હવે હવાની કેસ ભરેલી સમજી છે આ પછી નીકળ્યા છે બે નીકળે તો જ પે બીજી બાજુ થી પૈસા આવે બીજી હવે બીજી હવા આવતી નાણા એમને આપતા ત્યાં આવી ગયું હા પાછલા 2000 દરેક મળી ગયા આ એક તો દરેક દેવા દે 2000 મને મળી ગયા 2000 મળ્યા 5000 નો ફોર 5000 નો બી આટલે લાવે છે હા બરાબર ત્યાંથી કોઈ ખસેડે નહીં દવા જવી પડે દુઆ થી મટી જાય દુઆ થી દવાથી મટી જાય જુવા ના મો બીજી રીતે જોખમદાર ને ત્યારે આવો કઈ મળે નઈ આવો કોઈ ના મળે ભોગ ભોગાય તો આપડે કેવું lad mo eh de to re to da tam hi jaye ki tumhe hi kare me din mein siddha aata hu toh bahut jagah mein se kari thi aa the khun ki le le tumhe se the laga mujhe na se the you are not irresponsible now જો પાછા આવી જાય તો કરી જાય ને પ્રસન ના ભોગતા પણ જ્ઞાન માં હોય પ્રસન્ ના કરે તો કહીએ કે આવો ડાક્ટર ડાક્ટો સમજો સમજાવો આવો ડાક્ટર આવો નહીં પૂછપુછ આવો ને ઉદય ના ઉદય He's a guy in there, he's a cousin. So, I'm gonna rifle all in the bow, eh? No. I'm the one, brother. Don't move, eh? Hey. Can I stop you? No, I don't want to get me. No, I don't want to get me. No, I don't want to get me. ચાલી તમને ભૂલ તો દેખાય જ નઈ ને ભૂલ અમને લાગે કે અમારાથી ભૂલ થઈ ગઈ દાદા તો ભૂલ દાદા ને દેખાય દેખાય મને દેખાય પણ અમે જાણીએ અમારું ભાઈ કેવું એમાં તોડી તો એવું હોય એવું હોય છે હા તો દાદા થવા સિવાય બીજું કઈ રવિ નથી આજુબાજુ ક્યારે ફરજીયાત છે કેમ ના તો ફરજ બધા છે રાજી પછી આપણને મનમાં ના આવે તો આપડે તો શું પણ નથી મળી બરાબર સ્કૂલ ના છેલ્લા વર્ષમાં જે સપ્ટેમ્બર માં કોલેજ આપણા તરફ થી બધું બંધ છે આ સિવાય ફોરી ને મીટિંગ માં મેં તો દેખ્યું ઉબાડા આવુર દેખતો તો દેખાયો આ તો અધિક ખндો છે અધિક ખнд જો કે અવાજ આ ઇન સમયારે તો તરફ પૂછાય આવુર દેખાય તો દેખાય તાજેતથી દેખ દેખે તો કે જેલી તો કઈ થી એ ક્યાંક મેળવ એટલે તમને એમ દેખાય ના તા સાહજિક સંજોગ છે એટલે અંદર શું જ આવે પણ એમાંથી ફાયદા વાળું ફાયદા વાળું કેવી રીતે એટલે વ્યવસ્થિત માં હોય એ પ્રમાણે ચાલવા મારે હવે ધોળા થવાની તૈયારી થઈ છે તો કાળા કરવા જોઈએ મારે તું જેવ આવ મારું બધો નહીં આવી છે નથી અમને સાદાબાજી હોય ના હોય આજના પણ જાય ને ઓર તો એ સપડ જાય ને આઈ ઓડેલ સાપું આનો યાદ આતો ઉભા રહેતા જાય ચાલે તો નહી દેરી દીધું પડે કા પડી જાય દાદા એ દેખ દાદા ઠંડી લાગશે જ નહીં ઠંડી નહીં એવી દવા આપી દઈશ કે ઠંડી લાગશે જ નહીં ની લાગે તો સંકેત લાગે છે એવું લાગે છે જય બાજુ વિકલો કરાવે બહુ કામ છે કે તો આપે દુખી લોકો દુખી દુખી લોકો જે બધા દુખી છે હવે દુખી છે આરામ ઓલેલા છે હા આ બને છે એટલે એટલે તડીંગા મારા મળ્યા બધું બધું બધા દાદા મને યાદ રહે એ બુસ્ટેર તો કે બોલો તો કે દાદા ઘણી બધા બહુ પ્રેમ કરે છે તો રૂખીને જો બધા બહુ પ્રેમ કરે છે દાદા એવું કહેજો સરસ અમારે તો જાજો તો સાથે ગોમાઈ સીપી ગાજર માં હું શ્રીજીનો ગ્રેવર દેતા છે એટલે તમારો પ્રેમ થી છે અમે તો હતા પેલા કેવા કેવાનું કામ નું છે નહી બધા ભાઈ તો એ વાપરો ના હોય થોડુંક તોડી લો ના વર્ષ તો હું એ લોકો આ ઘણું આપવા માંગે ચાર લાખ ની ગાડી આપવા માટે ઉપાધિ મળવાથી ઉપાધિ કારીગરી કરી વર્ગ્યા વર્ગ બરાબર ઉપાધિ મળ્યો તો ઉપાધિ તો સૌથી પેલી ગાડી આપવા તૈયાર થયો હતો લઈ જાઓ કે આપી દઉં Well you have our estoves? But time and time of job success, also 눌러 we wish m irritation. Here you focus? Yes. come here right now, and why does this work work? Yes. You have to better be looking at things. Got it. aand no. You have to better be looking at things. Yes. that is something you have to better be looking done here. આવું માફારો હવે પણ આવે ત્રીસ પાંચ સત્યાસી રમણ રમણભાઈ ખરેખર રમણભાઈ હું કોણ શું કે છું હું કોણ જાણીત નથી કોઈ એ જણાવ્યું નથી હજુ બે ને તમને આવ્યા છો ને જણાવી દઉં એ જણાવ્યું તમે કોણ છો મારો ये कैसे है यो तुम के लगा बराबर नहीं इट्स टुडे मिस यू नो आई यू नदी फोन आयो दादा आ दो कोने गया दादा ओ माय गॉड इसको देओ माय गॉड ये खाऊ जे एक कहीं में लगाई नहीं ના ભાઈ તમારી કઈ ના ભાઈ ઇલેક્ટ્રિસિટી ના કોઈ લાભાર નહી કશું મને પૂછવાનું બે ખોટું બાકી નાખેલા મોઢું કરે જે જે જે નો અત્યારે શ્રીમંચ ના ડેઢ વગેરે બીજા મોકલે પણ બંધનાર થી મળતું નથી બધું બહનો હતોનો છે નથી આપડે મોસે જવાનું બરાબર એમ તો કોઈ અસર નથી કરતું પણ મોસે જવાનું કહે ને તમે કેમ લવસ નથી દેતો બધા દાદા તમારી તંદુરસ્તી ઓનલાઈન પોર્ટલ છે ના પોર્ટલ ના ચાલે દાદા પોર્ટલ છે બધા એ તો ઓનલાઈન બસ આ કે છે બસ તમારા માટે તો અમે એ બધું કરવા છાતા હૈ મતલબ બધા મદદ કરવા આયા છે તમને ઈ મધને વોન હી ઇલ બગ બની રહે રાત માં તમારે <coughs> લાગશે <coughs> મને ખોટું ચોખ્ખો માંગે હું કઈ ઘેરે ધંધા પડે ભાઈ ઘેરું બીજા પૈસા હેરવા જાય કાગળ હતો મને કાગળ વાપરી એક પછી બગાય બગાડું જ નહીં કોઈ હું ઘણી કરું નો જોવાનું કરે જોવાનું કઈ ગયા દરબાર પારકો ગસવાનો મત લખી પોય એટલે આતી ની કે લાવવાનું તો મને પૂછ્યું લાવજે દરેક કસું નથી લાવતા દાદા ના હું કહું એટલું જ લાવજે હા તો એ યાદી એમજીરા આવશે તે કે આવશે આ દાદા ખબર છે હા એમજી લખવાનો લાવ દાદા આ દાદા ચાલ સ્પ્રિંગ વોટર એ ચાલવા તો બધા ની ઈચ્છા છે ચિમન કાકા ની બી ઈચ્છા છે દાદા ની આપડા ડોક્ટર ની છે દાદા બધું બહુ લાવીને દેવા દીધું છે દાદા